જેમ ઓછી પડવાની હતીજનાર કોઈ નથી એમ ઘણી વાર દાદા કહે કે આ બ્રહ્માંડ નો સર્જનાર કોઈ નથી કેમ ન હોય બોલાવો એમનો પ્રશ્ન છે क्या भगवान छे? जेने कोई मेन्टली फिजिकली स्पीरिचुअली पी सके अंशी मन समझी न सकते अवसनीय तो एवं भगवान ने मैं એક બ્રહ્માંડ શું ચૌદ બ્રહ્માંડ બનાવવા માટે એને કઈ જાતિ શક્તિ ની જરૂર પડે તમે કહો છો બનાવ્યું છે એમ કે નહીં ભગવાને જો બનાવ્યું એમ કે નહી ભગવાન બહુ આરોપી ઠરી જાય ભગવાન નો સ્વભાવ બનાવવાનો છે જ નહી બનાવવાનો સ્વભાવ એમનામાં કરતા સ્વભાવ જ નથી એમની હાજરી થી આ બધું ચાલ્યા કરે છે વિષ્ણુ મહેશ એનો બધો ઘણી ઘટમાળ છે સમજી જાય કે અનામાં જો ગુણ હોવો જોઈએ જોગુ રજો ગુણ ને પડે કોને વિષ્ણુને સ્વીકારવા પડે જોજોગુણ વિષ્ણુ સત્વગુણ હોય તો બ્રહ્મા અને તબોગુ હોય તો મહાદેવ ને એટલે કફ ની પ્રકૃતિ અને સત્વગુણ એટલે પિત્ત ની પ્રકૃતિ જેટલા જેટલા મહાત્માઓ હોય ને બધા ઘણા ખરા પિત્ત જ પ્રકૃતિ હોય કેવી હોય બઉ સાત્વિક પણ વાળી છે કેમ થાય છે તાર દૂધ પાક થી એનાથી થાય તાર ના મને દૂધપાક મેલ હોય બીજું બધું મેલું હોય પણ જો તીખું મેલું હોય ને તો પેલું વાળું તીખા નો મારી પ્રકૃતિ પ્રકૃતિ તીથ ઘણું ઓછો થવા માંડ્યું સર નહી તો તીખું જોઈએ છે એવું ટાઈપ હવે પેલા છે તે રાતે યોજના ઘડે ના કરે રાતે ને લુગડા બારા કપડા ભ જવાની તૈયારી થઈ હોય નમી કાઢવાની તો દર પછી જવા ના હોય બધાને કાકા જવાનું નહીં જવાનું અને આ બધું તોફાન તમે ભગવાન તો શું કે છે નહી છે અને ગેસ્ટ કોઈ જગ્યા દુખી થયો હોય એવું દુનિયામાં કોઈ માને નહી કુદરત કોણ છે જે જરૂરિયાતો છે તેને કુદરત બધી રીતે સપ્લાય કરે છે શું કે છે ત્યાં પણ પોચાડે છે કુદરત ને ત્યાં બહુ કિંમતી ચીજ તો હવા છે એક પાંચ કલાક જો નાક દબાવી રહ્યો ભાઈ ખલાસ થઈ જાય તો પણ આ લોકો ને હવાની કિંમત જરાય નથી અમને હીરાની કિંમત છે જેની જરૂરિયાત એની ટાઈમ એની પ્લેસ પછી સેકન્ડ પાણીની જે જરૂરિયાત છે એ પાણી થોડી કિંમતે સહેજે મળી રહે છે વધારે કિંમત એ નથી એક મહેનત મહેનત ના ફળ રૂપે છે હવા વધાર વધારે રહે છે એની વેર કોઈ પણ જાત ની મહેનત ના કરવી પડે રમાબેન કડી હોય ત્યાં જઈને ડખો કરે તો આપડે ના સમજે કેલાયક છે તેવો આ લોકો ડખો કરે છે ગેસ થઈને ડખો કરે નહી આ જાનવરો આ જાનવરો બધા કુદરતના ગેસ છે કોઈ જાનવરને દવાખાના દવાખાના મનુષ્ય કરે એ જાનવર થઇ જાય બિચારવા મનુષ્ય મિત્રાચારી કરી તો રોગ બે જ જાય પણ જેને મનુષ્યોને મિત્રાચારી નથી કરી કારણ કે નિરાશ્રિત છે એ આશ્રિત નથી ક્યારેય પણ ના બોલે એ વાત છતાં આજ બધા જીવો એવું બોલે એવું છે એક એક મહારાજ એક મારું શું થશે એવું માનવાનું મારી પાસે ભગવાન છે મનમાં એમ નક્કી થાય ભગવાન છું પણ મને એ પદ દળતું નથી એવું જો નક્કી થઇ જાય તો પછી વાંધો નથી શંકા છે પરસોત્તમ દાસ મટી ગયા શેઠ જ છે તો પંખો જ ના ખ્યા કરે પંખો ભાન જતુરી ભાન કરી જતા રહેલા ભગવાન છો શું છો અને તમને બધાને શું કયું હિન્દુસ્તાન ના ને તો વિભૂતિ સ્વરૂપ ભગવાન ગયા છે શું કયું છે વિભૂતિ રૂપે ભગવાન પોતાનું જાતનો પછી મારું શું થાય છે કયું સુખ હતું તું સુખ બેઠો છે આને સુખ કેવાય કેમ આ ખાવા પીવાનું એ તો બધી મસ્તી કુતરા હોય છે અમારે સુખ કેવાય કેમ સુખ તો સ્વતંત્રતા હોય ને કોઈ બાપો એ ઉપરી ના જોયું ઉપરી એટલે બોસ હોય ત્યાં સુખ જ કેમ કે મારા ફાધર ને વાત કરતા હતા બ્રધર કોન્ટ્રાક્ટર હતા એટલે કઈ તું કઈ પાસે હશે ભાઈ ને વિલાયત મોકલીયે મેં બે હજારની વાતો મેં સાંભળી તેર ચૌદ વર્ષે કે આ બેટિંગ થઈ જાય મેલા સુબા થયા હતા રાજમાં અમારા કુટુંબિતરી હતા તે અમારા ભાઈ થતા છઠી ભાઈ એટલે અમારા ફાધર મને એમ આવું કઈ થાય ને સુભો થઈ જાય તો સુબાનો બાપ કેવું કેવું મેં વિચારી નાખ્યું નાખ્યું બાપ ને આવું થવું છે ભાઈ ને શા માટે હશે ભાઈ ને પણ એમ કે સુભો થશે આપડી આબરુ વધશે કમાસે તો આપડે બાપરી શું મજા કરીશું ભાઈ એમના ઘાટ માં બાપા એમના ઘાટ હું મારા ઘાટ મેટ્રિક પાસ થવું તો મને મોકલશે યુનિવર્સિટી પરીક્ષા બરોડામાં હોટેલ માં આઈસક્રીમ ખાતો હતો એક બે ગાયકો મળ્યા હતા ગાય બસ આમ સાઈ માયા નાપાસ થયા એટલે ગયા છે તું તો નાપાસ થયો મેઘ ચાલતું નથી મોટા મોટો રોગ રોગ ના કરવા જેવું તે બઉ મોટો રોગ પણ તે રોગે મને બચાવ્યો બઉ રીતે આ રોગ તો બહુ મોટો રોગ તે નોકરી ના કરવી છે તૈયા તથલા બે મરે બે માં ચલાવતા બધું આવડે છે પણ મને આજે પસંદ પર્વતતા આઈ ડોંટ વોન્ટ શું કયું એક મહારાજે મહારાજ સેવા કરવા તેર વર્ષની ઉમરે એક પગ બગડવા જવું મને કે છે ભગવાન તુમકું મોક્ષ લે ભગવાન બાપજી મારે એક જ જાણવું નથી કહ્યું મને જો ભગવાન મોક્ષ લઈ જાય તો મારે જવું નથી કહ્યું શું કહ્યું એવો મોક્ષ મને ખપતોય નથી રાતે ડુંગરી ના ભચ્યા બનાવ ખાઈ પીએમ ચા પી મસ્ત ગયા કઈ મોક્ષ હતા જ્યાં ઉઠાડે એવો મોક્ષ એ મારે ના જોઈએ જ્યાં ઉપરી નહીં અન્ડરહેન્ડ નહી એવો આ વિતરાકો નો મોક્ષ મને ખબર છે શું કહ્યું કે તારી ખબર નહીં પડે કે વિતરાકો નો આવો મોક્ષ પણ મને ત્યાંથી ભગવાન છું અહી ભગવાન છું ભલે તું મને થોડી વખત થોડો તારા કાબુમાં લેવા ફરતો આ દ્વાર કેવું તારા માટે પણ તારે માટે ભીખ લાલચો માટે પાંચ ઇન્દ્રિયો લાલચો માટે કર્યું પછી ધંધામાં હેલ્તો રે ભાઈ ભાઈ ને મનમાં ધંધો છે અને તે પાછું ફરજ નાસી જવું પડ્યું શું કર્યું ભાઈ ના કારણ તે એવી મૂળથી કે ઘી વધારે જોઈએ દરેક દરેક મૂકે ઓછું એક દાદા બોલા બોલી થઈ જય નતા તે વખતે એટલે બીજા દાદાકી કર્યું ભાઈ જોડી જમવા બેઠો પણ પછી મારો લાંબો કોણ પહેરતો તે ઉમર તો તે સજ નહી પણ લાંબો કોણ પહેરતો કારણ મૂળ કોન્ટ્રાક્ટો ને એટલે શેઠા પાંચ આઠ રૂપિયા પડ્યા હતા જમવા બેઠા અગિયાર વાગે નીકળી ગયો કોટ પહેરી ને ગજવા માં એક પૈસો રાખ્યો નહી કારણ જ્યાં સુધી મોટાભાઈ ના તાબામાં છે એમના પૈસા કેવાય મારા પૈસા કેવાય નઈ ને વગર પૈસે સ્ટેશન પર ચાવી ગયો બરોડા સ્ટેશન પર ના ભાઈ મારે બીજી જગ્યા જવું છે એકાદ રૂપિયો તારી પાસે હોય આપ જગ બે લઈ જાવ તમે ના એક જ રૂપિયો મેં પૂછી લીધેલું કે અમદાવાદ ના ના છે શું પંદર ના છે લોકલ ના લોકલ તો ને પાસપાસ નહી ઓછામાં ઓછો ચાર્જ લોકલ નો એટલે પછી હું તો ટિકિટ લેવા ગયો કે ચાર્જ વધ્યો છે એક રૂપિયા નો એકવાનો થયો મુશ્કેલી ઊભી થઈ એક ભાઈ પણ મર્યો તો મર્યો રૂપિયા આવ્યો આ કોની પણ હાથ ધરેલો નહીં હાથ ધરવાની ટેવ નહીં આ જમણા હાથ ને કહી દીધું છે કોઈ જગ્યાએ હાથ ના ધરીશ ગમે તે થાય થઈશ શું કહ્યું હાથ ધરીશ નઈ એનો અહંકાર કરીશ નઈ જોકે આ બધું મારા જ્ઞાન પેલા ની વાત છે રોટલી અને આટલો ભાત આપજો દરેક જગ્યાએ પૂછી લાવું મને તો જુદે જ નઈ ને ગમે ત્યાં જવું તો બેન ખુશ થઇ જાવી મને તો દેખીને ખુશ થઈ જાય ફરી આવતા હું તો બઉ ખુશ થઈ જાય એટલે ત્યાં આગળથી પછી મેં નક્કી કર્યું રેલવે ની ચોરી કરો કારણ પછી બીજો વિચાર આવ્યો કે ભાઈ આ એક ઓનો લઈએ તો ટિકિટ મળે પણ પછી આ ભાઈ કાગળ કેવી રીતે લખવું એના માટે બે બે પૈસા થયેલા પોસ્ટ અડધો આનો થયેલો ક્યાંથી લાવો હવે કાગો તો ખોજો ખોરાક તલાવમાં પડી અપ થઈ ગયો શું થઈ ગયું એટલે તે દો ટિકિટ વગેરે બેઠો હું ટિકિટ વગેરે ટાઈમ બે સ્ટેશન માટે જ્યાંથી પછી થોડા પૈસા માં થઇ જાય ટિકિટ ટિકિટ વગર બેઠો રાત્ર ઓળખાડવા માસ્તરે એટલે ત્યાંથી ટિકિટ બેઠો ત્યાં આગળ માસ્તર ને ત્યાં ઉતર્યો શોખ હતો એટલે અને બે પૈસા નું ક્યાર લખ્યું અને પછી વધ્યા એની ટિકિટ લઈ લીધી પહેલી ખતમતા જઉં છું બાવીસ વર્ષે હું પહેલી ખતમતા જઉં છું શું છે ત્યાં આગળ બીજા ઘણા મિત્રાચારું ઓળખાવા બધા બહુ પણ એક ભાઈ બન તો ખાસ દરરોજ લખ લખ કરે ફરો આવો આવો પણ મારે એવો ટાઈમ ના લેટાનો નાસી ઉઠ્યા છે તારે એમના વખત આવ્યો શું થયું આગળ અમદાવાદ હવે એને ઘેર જવું એના માટે તેનાડે ઘોડાગાડીઓમાં કઈક પૈસા ખર્ચવા પડતા હતા શું છે અને મુંબઈ શહેરમાં અમદાવાદ શહેર માં ફરેલું આજે છ વાગે ઉતર્યો શું થયું અંધારું થયું પણ બ્રિલિયન્સી ખરી હા તારો મેળવી કે આ માણસ કોલસા નો વેપારી કરે છે તો એનો એડ્રેસ ભલે નથી હું એડ્રેસ કોઈ નું જિંદગી ઈચ્છા જ નહીં ને પેલાનું એડ્રેસ નહીં લીધેલું જયારે જઈશું તારે હું બની રહેશે રસ્તામાં જતા જતા હોટલ પૂછવા મળ્યું કે ભાઈ જમનાર પટેલ કરી રહી તમારા કોલસા મોટા વેપારી છે એમ કરતા કરતા આઠ દસ ને કર્યું નરસિંહ મહેતા ને ભાભી કલ્યાણ થયું કલ્યાણ છે ભાગ્યો બિંદાડ મોટા વિભાગ તેડવા આયા અરે આવું થાય કે ના થાય પછી થઈ ગયું અને ત્યારથી મેં નક્કી કર્યું કોન્ટ્રાક્ટ નો ધંધો ધંધો એવો સર થાવે કઈ પણ બાબતમાં હાથ ધારું નહીં તરથાવી જાય અંતર ક્લિયર ને બધું સર એટલે ધંધો એવો સરસ આવડે એક જ ખાવા માટે કોન્ટ્રાક્ટ હેલ્પ યુ હું તમારો સર્વન્ટ તરીકે રહેવા માંગતો તમે મને કશું કહી શકો મારે તમારી પાસે કઈ જોઈતું નથી હું ફક્ત મારા ખર્ચ જો હું મારી બેાડ કરું એ તમારે આપવા લેવાનો નથી કે નહીં મને ઠીક લાગે તમને તમારે જો ઠીક અનુકૂળ આવું બધું હા અને એક જાત ના અનુભવ થયેલા હોય શું ના થયેલું હોય જ્ઞાની પુરુષ કઈ પછી આગળનો કઈ આશ્રમ ભૂલી જાય ગયે બધું જરૂર નથી છતાં જો નીકળી ની કઈ જરૂર હતી આ તો વાત પૂરી થઈ નાનપણમાં કેવી કેવી અચળ માણસ મુકાય છે અને એ બુદ્ધિ બધી પતિ કરે છે પછી દુઃખ નથી પણ પોતે મારી બેઠે છે અને અહંકાર કામ કરે છે કઈ ભારે અહંકાર થઈ ગયો એટલે બધું મારા મોટાભાઈ ને બહુ મોટા અહંકારી હતા પણ મારા મોટા એટલે મેં પૂછ્યું કઈ રીતે અહંકાર પછી કે તારો અહંકાર છુપો અહંકાર છે બધું મને સમજાઈ ગયું પછી મેં તપાસ કરી તા ભલે એવું લાગ્યું બહુ મોટો અહંકાર છે પદ બધવાનો હશે કે તો આ જ્યોતિ કહેલું ફાત ને કે આ જુદી જુદા તમારો ધર્મ થયેલો છે માધર્મ ધર્મ થયું સફળ થયું મારા